સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનને ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ જ જોયા જેવા છે બીજામાં કાંઈ માલ નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાને વિશે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે એની કોઈ ક્રિયામાં દોષ ના આવે એ જ દિવ્ય ભાવ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિતને અધમ માનવો નહીં કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં ને જીવ ગ્લાની પામી જાય ને આપણે તો ભગવાન મળ્યા છે માટે પતિ સા માનીએ આપણે તો કૃતાર્થ માનવો સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોહા મોહ મિલે નિજ પ્રીતમ કૌન પત્યાર કરે પત્યાશે તેમાં શું કહ્યું છે કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે હવે શું બાકી રહ્યું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ તો મહારાજ કહે સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિ કરવા છે ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે રાજાના કુંવરને ઢીરથી મરાય નહીં તેમ ભગવાનના ભક્તને માથે કાળ કર્મ માયા આદિ કોઈનો ભાર નહીં જે તેને પીડી શકે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુલભા હતી તે સમાધિવાળી હતી તે પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને એમ થયું જે કોઈ પુરુષ હોય તો રમીએ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી તે હવે પ્રથમની દેખાતી નથી એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞા કરીને બેસી રહે અથવા કહે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય પ્રશ્નનો ઉત્તર એ જ મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે